જ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સંમત બે હજાર ચાલીસ ના શ્રાવણ વધી ત્રીજ બુધવાર તારીખ ચૌદ આઠ ઓગણીસો ચોરાસી ગ પ્રકરણનું વિશમું યોજનાક શરૂ પોતાના ઉતારે વેદી ઉપર આથમણે મુખાર વિંદે વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઉઠી હતી श्रीमद देश भागवत, भागवत तो सारूज पुराण विषे श्री वासुदेव महात्मी कोई ग्रंथ ज वाल्मीकि हरिवंश ने विषय अतिशय हिंसा न्यू रघुनाथ जी क्षत्रिय तत्काल त्याग करंद स्वामी कहू यावर्ते पांडव अर्जुन प्रकृति बहुत दयालु थी पुरुष मात्र तो रामचंद्र जी तथा अर्जुन कोई पुरुष नहीं सीताजी द्रौपदी को द्रोही हो तो अमार अभाव आए हरिभक्त ना घसात जो कोई बोलो होने जो हूँ सा मनज थ थोड़ी वाजी नी थो के कूराजी थो स्वभाव बहु दिवस सुधी जो तय राजीपोरा भक्ति करू छुम मेरे विषय गुण है तो सेवा भगवान भक्त न ભગવાન રાજી કર્યા નો ઉપાયટે રહીએ તો પણ કઈ મનમાં શોક ન થાય અને ભગવાન ની રહેતા હોઈએ અને જો ભગવાન રાજીપો ના હોય તો તેને હું સારું નથી જાણતો अने सार छे जे, भगवान हो अने भगवान भक्त नो संगीपो मृत्यु लोक तो भगवान धाम मेरे संतनी सेवा करे छे, औने भगवान ईर्षा कर तो भक्त भगवान दाम मा थी जरूर हेठ पड़ से अमरे तो भगवान नो राजीपो थो जन्म भगवान भक्त करी અને જેમ અમારો નિશ્ચય છે તેમજ તમારે પણ નિશ્ચય કરવો પછી મુક્ત હરિભક્ત હતા સ્વામી બીજા ભક્તો જેમ અમારો નિશ્ચય છે તેમજ તમારે પણ નિશ્ચય કરવો પછી મુક્તાનંદ સ્વામી આજે હરિભક્ત હતા હરિભક્ત માં લીધા મુક્તા હરિભક્ત હા હરિભક્ત કેમિક મુક્તા સ્વામી જેવું હતા ત્યાં લગી તો હરિભગત છે બોલો पुराण आदि कल्याण ने अर्थे पृथ्वी शब्द मात्र ते सर्वे नव कामी हम्क्ष ने मार्गे चाले ने आता रूप से वचना मृतम एर मध्य प्रकरण न अठावी वचना ભગવાન ભક્તો પર ક્યારે ક્રોધ કરતો દ્રો કરે હમ ગમે જઈ ભગવાન ને પણ ગમતું નહી માં વધારે દેખાય લખ્યું છે પણ એનો અર્થ શું થાય આપડે ધ્યાન તો રાખવું જોઈએ ધ્યાન તો હોય તમને એના ભાવો ઉપર ધ્યાન રાખું ભાઈ ભગવાન ભાવ્યું છે આમાંગ ની સેવા ભગવાન અભિભાઈ રહેવું તે મુદ્દા માં તો ભક્ત નો મહિમા દ્રષ્ટિએ આવો મહિમા પડે તેને આમ ખેડૂત ભાવ ના ખેડવા રાજીપો રાજીપો થાય અને જો કોઈ ભગવાન નો ભક્ત હોય તો એના ભક્ત થઈ ને અમે રહીએ એવો અમારો મોટો ગુણ છે તમારે બધા ગમ શું છે આબળતા આબળતા બધું હસમ થઈ જાય જાય કાયમ છે ને કાયમ શબ્દો કર્યા કરે સારું શું આવ્યું સારું જોઈ ને સારું તો એવો દેખાય કે ભગવાન બોલે બોલતા ખોટું તો એ પ્રમાણે આપડે કરવું જોઈએ ને પોતે પોતાનું ગુર ઉઠી દેખે આટલો અમારો ફેરફાર છે તો એ દેખાય પોતે જોતા શીખે તો આ કોઈ નું અનુકરણ કરે ન આવે આ સેવાનું કહ્યું લેવું આપણે સાધુની ને તો ક્યુ ધો ને જમાડે આ બધી સેવા જ છે ને હે પણ એમાં સેવા નથી સેવા તો આખો શબ્દ જુદો આવી સેવા કહેવાય પણ આમાં લખી એ ન કહેવાય એમાં તો એનું અમુક પરિતાવું જોઈએ અહીંયા સેવા આવે મંદ ગયે એ સેવા જ નથી રસ્તો છે એ નથી પણ એ હજુ આ જે ઓછું એની હજુ ન પડે મજુમ આવી ગયું બધું તમારી આ ટેવ પડી નથી ને આટલું બધું ખબર નથી રહેતી ભક્ત નો મહિમા શા માટે આટલો કયો ભક્ત મહિમા પાછું ભક્ત કેને કેવો એનો જ નિર્ણય કોઈ નથી કર્યો દોડી દોડી મંદિરે જતો હોય ત્યાં બે કરતો હોય એટલા થી બધા હું ન શકે એટલે આટલો કરતા હોય એને સવાસે કઈ એમાં વાંધો નહીં પણ આત્મા થઈ ને જે જોડાવું એ વાત કલમ જ જો વાતો બીજાત્મા બ્રહ્મરૂપ એ કલમ જુદી છે એમ કે આપણે આવું યોગ કઈ ગયા કરીએ એને આપણે ભક્તિ માંની કહીએ છીએ ભક્તિ ધર્મ જ્ઞાન વૈરાગ ડૂબી જાય છે શું કહ્યું ભાઈ નક્કી કરો ને તમને શું દેખાય ભક્તિ એટલે એવી અસાધારણ ભક્તે હોય એવા ભક્ત ની અનુવૃત્તિ જોઈએ ને એ બધા દ્રષ્ટાંત બરાબર છે એમાં ખોટા નહીં સીતાજી એવા હતા એમાં જરાય ખોટું નહીં પણ એવા હતા એટલે કેવા હતા ઈ આપડે સમજવા પ્રયત્ન કરવો જોઈએ કે આવા ભાવો ઉભા થયા પણ એમાં મન માં બીજો ઘાટ નો થયો અને છેલ્લે છેલ્લે પણ કેવું રહ્યું મારા દુઃખે આ મને દુઃખ નથી એટલે ઈ વાંધો નહીં તો ઇતિહાસ કથા કે ભાઈ સિદ્ધાંત સિદ્ધાંત આવું આ તો બહુ શબ્દ ઊંચા છે આપડે એના કોઈ અભ્યાસ કરતા નથી આમ તો પાઠ કરી લઈ દેદી કરવું હોય દેદી એને તળિયા સુધી કોણ ઉતરે માલી ચાર્ય ધમમાં જવાના થયા ત્યારે શું બોલ્યા ખબર નહિ હોય યમુના ત્યારે શું મળ્યા તમારો નથી એટલે તમારો નિરાશ છે શિષ્યા વિદંદી અભિચિંતિત કાર્ય હે સ્વામિન્ય શું કહે કોણ કહે શિષ્યા વિદંદી અભિચિંતિત કાર્ય ઓકે કહ્યું કે મહારાજ તમે દેશ છોડો છો તમારા મુખ્ય શિષ્યો આવ્યા નથી એને ખબર દેવા દે ખબર દેવા નથી હોમુન મુનિ કહે એને ખબર દેવા નથી બોલ્યો દુઃખી શિષ્યો શિષ્યો એટલા કેવાના શિષ્યો નહી એના જીવ ને એનું જીવન હોય એવા શિષ્યો હોય કેવાનું શિષ્ય નહી તમારા દીકરા હોય ને તમારા થી જન્મો એનાથી દીકરો ન ખેવાય કયું તો કરે ન દીકરો છે શું પણ આપણે બોલ છે એટલે આપડે દીકરો માંડીએ વાત કોઈલાન નો હોય કઈ સમાચાર મળે ત્યાં ગુરુ દેહ ત્યાગ કરવાના છે તો જરૂર વિ હતી વિવધુ મારા સંકલ્પ ને તોડી નાખે એવા છે જરૂરી મારા માર્ગ ને કાપી નાખે માટે શિષ્ય બને સ્વામી મલિક શરણા વિહતિમ બેદ્યુ એનું જીવન મારા જીવન સાથે ગોઠવાયો છે એટલે મારું જીવન જો પૂરું કરું તો એવું જીવે કેમ બહુ સુંદર શ્લોક છે પણ અર્થ કયો અર્થ નો આવ્યો મા આપણે ગુરુ શિષ્ય વાયશું ને આ ભગવાન ના સબંધ ની છે આ લોક વ્યવહાર નથી લોક વ્યવહાર માં તો ગુજરી જાય જયારે દેહ મૂકે અને બધા છોકરા ભેગા થઈ જાય તો બધા ભાઈઓ બધા ભેગા થઈ જાય બધા ભેગા થઈ જાય ના વખાણ ધારે છોકરા ને એમ હું ભૂમિ ગયો હતો બાપા માં પ્રાણ ત્યાં હું આવી ગયો નહી મોડમ પાણી કરવા જ એટલે મારા માર્ગ માં વિઘ્નન કરવાના છે આ હું દેહ છોડવું છું નહીં છોડવા દઈએ કહેશો શિષ્યો કેટલા સમર્થો છે ને બે છોડવો છે પણ એવડાય નહીં ઈ તો જરૂર મારા માં વિઘ્ન કરે ત્યારે ગુરુ શિષ્ય ધર્મ ની અવાજ છે આપડે બરાબર જોઈએ ને લુગડા કે ના દોર્યા ઈચ્છા ગયા સ્વામિનારાયણ કરો જીવન સ્વામિનારાયણ ના સાધુ કે તમે બધા નક્કી કરી ને ગયા આપડે સ્વામિનારાયણ ના હરિભગત એ હજુ ભાઈ ખોટું નથી એટલે આપણે મને બરાબર હશે ને બધું શાસ્ત્રો સંભોધે છે એને સમજવા પ્રયત્ન કરવો જઈ લો પછી લખે કયો જેવો હોય કે આજે હવે મારા શરીર ને મારે છોડી દેવું છે અને છોડી દઈએ ત્યાં એના જે શિષ્યો એ કયો એવો શિષ્ય હોય કે પોતાના સ્વામી પોતાના શરીર છોડે અને છોડવા દીએ એવો કોણ હોય એવું બધું લખે છે ઊંડા ઉતરીને તપાસ કરીએ ને ભગવાન ની આરે આવો સમય જોડાવવો છે એના શ્વાસે શ્વાસ એના જીવને જીવન જુનાગઢ મોકલી દીધા હવે આપડે તો વાપું મારી બધું ઇતિહાસ કથા ની વાતો કરીએ અરે એને અરે વિચાર તો કરો ખરા આપડે અમાર ક્યા ભાગ માં હમાવીએ છીએ કઈ કરવો જોઈએ કેટલાક જે વાર્તાલાપ કરવા આવે જમાવટ કરે બધા સંભળાવે તો જૂના જૂના ઈચ્છાનો કાઢે પણ એની હરી અને સંબંધો વાત કરનારા ના સંબંધો આપડે સ્વામી આમ કહ્યું છે ગોપાલ ભાગવત માં આમ લખ્યું છે ગીતા માં આમ લખ્યું છે પણ પછી તમારે શું સંબંધે ની આરે ઈ જોવા દેશો ને હે તો વાર લાગે હા ઈ આ કે શિષ્ય ના આ વાત એ ભાવ હૃદય માંથી જાગે એટલે આનંદ ભરેલા હોય શાસ્ત્રી ની વાતો કરેલ જો શાસ્ત્રી ની વાતો એટલે કથાકાર આપતો એમ છે એ જન્મ મરણ મટાડવા હોય તો એ ભાવો કાઢવા જોઈએ આપણે બધા એ ભાવ કાઢવા પ્રયત્ન કરીએ છીએ ને કરો છો એટલી સમાજ છે તમને ના મારા અમારે ભાઈ બેઠો તો એતો મને તમે આ વાત કરો છો પણ આમ જોયું જો કલ્યાણ તો ન થાય તો આપણું ને બેઠો મને કા તમારી વાતું સાંભળીએ ને તો આ કલ્યાણ ન થાય કલ્યાણ નો આરંભ કર્યો એકડા ઘૂંટી ને છે પછી બગડા માં જશો ને આગળ જશો ને પણ પૂરતો કોર્ષ્યો ને પાંચ રૂપિયા ની સેવા કરી દેવો મળી વેચા થી આ વેચા મળે એમ નથી એડમિશન મેળવું હોય ડોનેશન થી મળી જાય એ વાત આ કલ્યાણ એમ મળતું શરણાવી હતી હું આવું જોવા માંગુ આમાં ખુબ તમે ઝલક લાવો ને દેખાડો તો રાજુ જ હોય લો રૂપિયા ચલે આ કરવું તો ઠીક છે પણ એ કર્યા લઈ ના છુટ્યો ન થય એક જન્મે બે જન્ડો તમે મોટા લ્યો આ જીભ ના લબરકા ની વાત ગયો કલ્યાણ ની વાત વાત કરે થાય તમે વાંચી ગયા હું અભ્યાસ કરતો હતો કેટલા ઊંચા ભાવો છે પણ હવે જોઈ ને યાદી આપનારે યાદી આપનારી જોઈ ગયા મુશ્કે ગયું જેના રખવાળ ગયા જે અને સંસ્કાર થશે એટલે તે દરવાલ લેશે પણ જેદી તેના છૂટો નહીં દરવાલ લેશે પણ છૂટ્યું તેવું સ્વામી ભગવાન ચોખ્ખું કઈ દગત માં લગભગ અમે જ બોખાવી દીધું એટલે તમે બધા ગધુ માન્યું કરી ઘોડી રે સંતો એ ગાય જ્યાં લેવા જાવી હોય તો એવો તો ગામડા નો વિષય તમારો ખબર ન હોય આ ખેડૂત ને ખબર હોય એટલે ખાતરી નથી ને એ પાછું પૂછે ઓછા પૈસા ખાપરી એના દૂધમાં લોહી નો ભાગ આવતો હોય ગાય નો લોહી પીવાય હિંદુ નો દીકરો ખબર નથી મારે ગાય લેવી એ મારે ખાપરી લઈ જાય પૈસા નો વાંધો નહીં લોમો થાય રાજી વાત ઠીક લેવાય નહી દેવા દે શું નહી દેવા દે કોઈ લઈ પણ જાણે કઈક કહેવાનું નહી હોય ગાય માં પૂછાય નઈ પાછું પાડોશી મારા મામા કઈ નથી તો કાંઈ લાગે છે ત્યાંથી શંકર નું સ્થાન આવી જાય એવું પૂછી જાય બીજા ને પૂછે ગામ પૂછે ચાર વાતો હોય રબાડી રબાડી ને એને પૂછે તો ઘરાપડી નો ભાગશે પણ અમારે ઘર માં મેળ તો કરવો પડે ને આ છોકરા પૂછવું પડે ન લઈએ ગયો મામા ને મામા જાણે ઘાટકા જેવી ઈચ્છે ત્યાં કલ્યાણ ના માર્ગ છે એ મારું આંગળી નારું તો આ કઈક ઊંડા ઉદીરાગત ના કરતા લાખ ગણા ભાઈ હારા છે ભગવાન માં એક થયું સાધુમાં એક થયું ધર્મમાં એક થયું કઈક વર્ગીય છે એટલા સારા એટલે એક જન્મે બે જન્મે પાંચ જન્મે ખૂબ દુવારો આવી જાય છે પણ જો આમાંથી દર્શન થાય એમ આપડે લાઈન માં જોડાય ભગવાન મેજો યા મહારાજ હે મહારાજ આખું વંચાઈ ગયો એ તો સાચી વાત છે આ સાધુઓ જે બેઠા છે એ ખપ તો ભગવાન છે એટલે ખરેખર એવું સ્થાનિક માં બેઠો છો એનું મારે ભલું કરવા પછી ઓછું કરે ન કરે તો મારી યાદી તો આપવી પડે આવી ઊંડી રહસ્ય ની વાત એટલે મારે કરવી પડે તમે આ દસ તમારે અમુક સમજવું હોય અમુક બિચારા સમજવું ન હોય જો આ છે નાના છોકરો પણ મારો સમજી ગયેલો એટલે મને પૂછો તમે વાતો કરો છો એ પ્રમાણે અમારું કલ્યાણ કેટલી થાય જવાબ દીધો એટલે આજે આજે પહેલા મોડું આમ કર્યા ના છૂટકો અને મારે તો આજે વંચાવું હતું નું લોયા નું આ તમને બધાય મનમાં સંકલ્પ પેલો થયો હતો ઊંચી કક્ષા વાળા ને માટે સામાન્ય હોય એને તો કઈ વાંધો નથી આગિના અને ઉપાસ અને આગિના એ બીજા નંબર ની છે આગિના માં કદાચ કઈ ફેર હશે તો શરણાગત પાપ પર્વતમ શરણી આવેલો પાપના પહાડ ભગવાન ગણ પહાડ ને ગણતા નથી તો થોડી ઘણી ભૂલી ને તો ભગવાન જા કરે તો બોલો છો શરણાગ પર્વતો હોય ભગવાન જોતો જ નથી પણ નિષ્ઠામાં જો ખામી રહી ને એ ખામી કોઈ દીકવે નહી ગીતા અઢાર ધ્યાય વાંચો ગમે એટલું શ્રી કૃષ્ણ ભગવાને કઈ કઈ ને અર્જુન ને નિષ્ઠા માં જોડ્યો એમાં એ પાપ માર્ગ છે ને એનું ભૂલ થયું નથી એ સમાજ એને આપણે સભામાં ન એનું પ્રતિપાદન થાય તો પાપ કરતો રહે પાછું એટલે મેં બોલ્યું નહી નિષ્ઠા બઉ ચબરી વાત એમાં ભેંસ નું હોય મજાનું હોય પણ દેવ નાખતા ભૂલી જાવ તો એમ ગમે એટલા તમે હારા કામ કરો દાનગુ કરો પાપ ન કરો એ સાચી વાત કહીએા વિના થાય એ નિષ્ઠા જો આપણે નહીં નથી કરીએ તો કેમ મેળ ગીતા નિષ્ઠા નહીં કહેવાય છેવટ માટે સર્વ ધર્મા વળી દેખ્ય માનવ કમિશન અમરેજ અહમતા સર્વ પાપે ધ્યો મોખરી છે ગમે એવા તારા પાપ હશે તો હું છોડકે તારો ભાગ માં નો આવ્યા તો જન્મ લેવો જ પડશે વળી મજાકો કેવા મહાપુરુષ મળે અને નિષ્ઠા કરાવનાર મળે તો એ નિષ્ઠા પોતાની મેળે આવતી નથી ગુરુ એના જ્ઞાન એમાં જોઈએ જઈ નિષ્ઠા માં તો બોલું જ જોઈએ તમારા નહી પરીક્ષાઓ બધા કરે ને જે હોય એ કરે આ હીરાનું એવું છે એમાં બધા નથી ખબર પડે ભગવાન એ તો રોટલા કમાવાનું સાધન છે એમાં કઈ ભગવાન નથી તો એમાં અભિયાન જોઈ આ પુરુષોત્તમ નારાયણ ને મેળવવા નામે કોઈ દાખલો કરતો નથી કોઈ ઘટના બધું જાણે ઘટના અહીંયા ખબર નઈ આજ જો કહ્યું તો નિષ્ઠામાં કોઈ સમજતો નથી વાંક ના ગળે લહેરી વગદે એ મારી વાતમાં નહીં સમજ્યા ગળે લહેરી વગર સરસ વાત સરસ વાત તુન્યા હતા નહી હવે આવડા દિવાલોમાં કલ્યાણ અને વ્યક્તિ માં કલ્યાણ હવે આ બિચારા ને બગાડી દીધા હોય પણ આવડા ક્યાં ખબર છે અને મુખાવી દીધો આ નહી મારે તો આખે માં જ કલ્યાણ દીધું ક્યાંય ત્યાં હું ગયા પછી તો વધારે કહેશ નહીં છે એટલા ગળી ગયેલા નહી માને કઈ ઘરે ફાળે ગાળે ગાળે પછી એના પોકળે જ નાખવાનો હોય સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અઢારસો ને ઓગણસી ના ફાગણ સુધી અષ્ટમી દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગરડા મજે દાદા ખાતર ના દરબાર માં પુત્રાદી દ્વાર વરડા ની ઓસરી પર વિરાજમાન હતા ધારણ કર્યા હતા અને પોતાના હરિભક્ત જે ભક્ત નું ચિત્ત અતિ આશક્ત થયું હોય તેના આવા લક્ષણ હોય છે પોતે માર્ગે ચાલીને અતિશય થાકી રહ્યો હોય અને બેઠું થવાની પણ શરીર માં ન રહી હોય અને તેવા સમય માં કઈક ભગવાન ની વાર્તા પ્રસંગ નિસરે તો જાણીએ પણ ચાલ્યો નથી એવો સાવધાન થઈને તે વાર્તા કરવા સાંભળવા અતિશય તત્પર થઈ જાય અથવા ગમે તેવા રોગાદી કરીને પીડા પામ્યો હોય અથવા ગમે તેવું અપમાન થયું હોય અને તેવામાં ભગવાન ની વાર્તા સાંભળે તો તત્કાળ સર્વ દુખ થકી રહિત થઈ જાય અને ગમે તેવી સમૃદ્ધિ અને જે ઘડીએ એ ભગવાન ની વાર્તા સાંભળે તો તે ઘડી એ જાણીએ એને કોઈ નો સંઘ નથી થયો એવો નવરા છે એવો થઈ જાય જાણવી પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે એ ભગવાન ની વિશે દ્રઢાશક્તિ શા થકી થાય છે પછી શ્રીજી મહારાજ બોલા છે સંસ્કાર હોય ભગવાન કરીને રાજી કરે એ બે વિના બીજો ઉપાય નથી શાસ્ત્રો વાંચો ના હમલો નિષ્ઠા થાય એવું નથી લખ્યું પૂર્વ નો સંસ્કાર ને સત્પુરુષ માં શાસ્ત્ર વાંચો સડંગ આદિવેદો મુખે સા વિદ્યા કવિગ્રાધારી પણ આ બધું પણ ગુરુ કેવાનો નહિ આપણે આ ગુરુ શિષ્યો કેવાના છીએ સાદુ તરીકે આમાં તો ગુરુ શિષ્ય થાય બાપ દીકરો થાય છોકરો મોટો થાય ત્યારે બાપ નો દીકરો થવું પડે આસન પ્રખાય આવું મને ઘર માં રેવાયું પણ એ બીજો ઉપાય નથી રીતિ વચન મૃતન એવી રીતે પ્રકરણ નું ઓગણત્રીસમો વચન જે પૂરેજારી સાક્ષી પૂરે રામાનુ પૂરે બધા પૂરે ના બે યા કઈ જય આસિત મનો આસક્ત મનસ છે માધુર ને નથી બોલતા એટલે નથી એવું કંડ કર્યો ગોવિંદ ઝાલક ગુરુ તારું વાર પાણીમાં હોય ને અને ગોવિંદ જળ ગુરુ તરુ વર ફળ ઝાડ માં આવે કે જળ માં આવે સુભાષિતો ફળ તૂતો ચડ મે પડ્યો ખો છે તો બીજે મીટે નહી પ્યાસ ગુરુ તધી ગોવિંદ સદા નર્ક મેં તાલ નથી દેતા કોઈ મને આ વડવું જોયું ને પણ મોઢે ના કર્યું હોય અરે તમારે કઈક વસ્તુ જોતી હોય તો બજારે જાવ કે ન જાવ એ પૂછો એક ઠેકા ના ગોવિંદુ કરે તો ગોવિંદ થતો હોય છે ગોવિંદ ભજે બોલ્યા બાવા બધા ઈ પોતામાં ઘટાડા હા ગુરુ કરી દેવા ગુરુ ન રહેવું એટલે બધા માં ન લેવું રહેવા